આ કઈ દુર કરવાનો કોઈ ની શક્તિ નથી જે દુરુપયોગ થવાનો છે એમાં બંધ થવાનો નથી જેટલો દુરુપયોગ થવાનો છે એમાં કોઈ ફેરફાર થયો નથી નવો રૂપિયા કરવાની કરી શકતી નથી ભડક નાખજો નહીં બિલકુલ ભડક કાઢી નાખજો એક હપ્તા બધી ભલક કાઢી શકશો તો એની ગેરંટી અમારી પાસે ચાલુ હા હા દાદા એ ચરણવિધિ ફાયદો થાય વન મિલિયન ડોલર आई सू થાય એને કાઈ થતું નથી दादा આ તો મે હીરો આપે કિંમત આવે તેમ સુ થાય તો હશે ના હીરો ઇતિ ઇઝ ની કમ્પ્યુટર બ્લાસ્ટ ઓ સે વેલી ઓક ઇ ની કિ ડો નો ધ યુ નો વેલ્યુ ઓફ ઇ વે યુ નો હાઉ મી વટ ધ વેલ્યુ ઇટ ઇસ નોલી ઇઝ ટેરી 1 મિલિયન ડોલર બટ ઇટ ડઝન્ટ લુક લાઈક અ લાઈક યુ કેન Doesn't, doesn't it doesn't isn't worth then <laughs> like, <laughs> like if you see something you think it's a hundred <laughs> <or> so then <laughs> it isn't worth then you wouldn't pay 100,000 for it yes but the thing is what you say color value parasi un the parasi trying to say that he we one minute you throw out from it he ro hata jug utna tha and andar kimat ho ya tena jug banta it's you value it then it will have any effect on you if you don't value it it will not have any effect just like if there is a diamond The, you know recently in kini ke ye vichar hai ki aa saru che to saru thase eno arth evo thayo ye u vichar kare ki aa saru che nahi saru che saru gadvu pare it is good you only have to understand it, it is like it is like a real diamond but you have to know it as a real diamond as long as you know it as a stone it will have no value for you must bandeye dukh barobar it will stop all your worries and pain and dukh okay then why doesn't it stop it what should i do so it will stop it all right give up dada ye su kare jya taki ye stop thai jaye worries what worries ne badu kemno stop thai jaye દાદા સમજાવો કે સમજાવો ના સમજે તૈયારી નથી મેચો ના હોય ને ધીમે ધીમે ધીમે ધીમે થશે તમારે તો જન્મ લીધો છે See, so you are not developed enough, not developed. yeah. Really. Will take, It will take time really for dream, you to understand. Right now, we have so much. We yeah, okay. uh, uh, right. so yeah. uh, no. don't care for... You know, yeah. Right. Right. It is dhimya dhimya. Right. Doesn't mean anything, yeah. Teaching, right. Right. right. right, right. Uh, And now, too. અસીમ જયજી કારે બોલવાનું એને નથી ગમતું તો શું એને પોતાને નથી ગમતું દાદા ભગવાન એને માટે એને કઈ નથી લોકો ને ગમે બઉ તારો માલ કાચો હોય જુદી જાત નો હોય તો જીતા ભાઈ લઈ હોય તમારું જ્ઞાન એને ગમે છે પણ ચોખ્ખો માલ અને એવું ના ગમે પોતે આપડે જો ચોખ્ખો માલ નથી માલ પ્યોર નથી ગમે શું લાગવાનો માલ એકાકાર હોય તારા તે લાગે છે ને એની જ્ઞાતા રચા તરીકે Tata અવસ્થા અને આપ સત્સંગ કરતા હો તો એ અવસ્થામાં ફેર ખરો દાદા આન્સર ફેર ખરો દોઢ મિલિયન પૈસા ક્યાં છે એની અંદર એમે તમે આપણે કરો કરો બીજે રસ્તાને કેટલી કેમ કરી એટલે બસ કિંમત છે તમને ડગબી લાઈન ચાલે લっકે આરામની છે હે સાંભળ વાત જે કિંમત છે નોલી વોટ મીન્સ ઇ સમબડી ગીવ્સ ઇન મિલિયન એન્ડ ઇત ઇધર યુ આર મિલિયન ઓર યુ બેરંગી છે માર માર સેટલી સમ દે પૂછી દઉં દોડલા કેમ કે છે દોડ દોડ કર્યા કરે દાંત અમુ આડવાડ્યું અમુક જઈને એવું બધું આ આ નથી ગમતું ગમે છે શું નથી ગમતું Uh, games and i like games then sada seri nu ir i like playing games tennis games and amma nu game che tennis games thame che biju biju pane banvano okay it's fine uh, so what i like studies and games okay. movies tara movies television jovano નથી ગમતું શું નથી ગમતું શારીરિક દુઃખ થાય એ નથી ગમતું નથી ગમતું નથી એવું નથી કે ગમતું નથી ને નથી ગમતું એવું નથી ન્યુટ્રલ Mummy, do you want this? Give this. Man, mummy gets mad with you. Do you like it? No. Na no. da da. Ana ba da da. Na, na kame. બોલતા પડે એ બોલવું તે જુદું છે અને બોલાવવું તે જુદું છે બોલવું અને બોલાવામાં શું દાદા એકલા હોય તો શું સારું મનમાં બોલવું સારું કે મોટે બોલવું સારું બોલવું દક્ષાબેન પૂછે છે કે મોટે બોલા વચ્ચે ચાર દેખલ કરે પુષ્પા બેન પૂછે છે કે બોલાવામાં અને બોલવામાં શું ફરક છે બોલાવવાનું કેવી રીતે વધારે સારું બોલાવાનું કેવી રીતે સારું કેમ સારું બોલાવનાર બધી બારીઓ ખુલી રાખે પછી સવાય ખાઈ નહીં દાદા અમે બે જણા હોઈએ હું બોલાવું ને અરુણ બોલે અને હું બોલું એવું કરવું કે સાથે બોલું એવું એવું કરવું બોલાવે અમેરિકા ને લાભ આપ્યો ને બધા એને લાભ મળે ને અમે શુક્રવારે સત્સંગ કરીએ છીએ દસ મિનિટ અમે દાદા ભગવાન ના અસિમ જય જે હો બોલીએ છીએ એમાં અમે સાથે બોલીએ છીએ વારા પરથી બોલાવો વારા પર અને બધા બોલે એવી રીતે કે બધા સાથે જ બોલે છે કારણ કે એક મિનિટ બોલો એક મિનિટ કારણ કે કેમ કે એક જેમ બોલાવે બીજું બોલે ટાઈમ વધારે બગડે છેવ કલમ નમસ્કાર વિધિ એ બધું એક જણ બોલે અને બીજા બધા પાછળ બોલે કે સાથે બોલવું સારું એ બધા સાથે બોલે એ બધું સાથે દરરોજ દર શુક્રવારે પેલા નવ કલમ બોલ આપડે પેલા પેલા ત્રિમંત્ર બોલીએ પછી નવ કલમ બોલીએ પછી નમસ્કાર વિધિ બોલીએ પછી શુદ્ધ આત્મા કરીએ અને પછી સત્સંગ ચાલુ કરીએ બદલવા જેવું છે અંદર અને છેલ્લે દાદા આરતી કરીએ છીએ દાદા શ્રીમંદર સ્વામી ની આરતી ઉમેરવી જોઈએ આરતી તો સાથે જ બોલીએ છીએ પછી આરતી બોલીએ છીએ બધા સાથે આમ આમ જે ફેરવતા નથી અને ખાલી દાદા ની જ કરીએ છીએ શ્રીમંદર સ્વામી કરતા નથી પણ કરવી જોઈએ અચ્છા હા કરીશું હવે તો પછી વા થોડા થોડા પદો ગાવા જોયે ગયા બધો આપડા કવિ ના પદો થોડા આવડતા બધી છું બધો તાર કહેલો નથી આવી કેર્તન ભક્તિ કેર્તન ભક્તિ દાદા નવ કલમ ને બધું ભક્તિ કહેવાય કે આજના કહેવાય એ આજના કહેવાય આના કરા બોલો ચાલો પાછા દાદા ચાલો બદર દાદા જલે જો ફેસલે દાદા બોલે એનો ભાવ છે એટલે કે આદ્રસામાંથી એટલે કે એ પૂછે છે એ કરે દાદા જુદા જુદા સ્વરૂપ માં દેખાયું પડે છે કૃપા હોય તો દેખાય દીધા કૃપા વધારે સપના માં ત્રણ ચાર વખત યાદ આવે એમ ત્યાં લોકોના બહુ આવેરાશ થાય ને કઉ બનાવતી જવું આવવું પડે નઈ લોબય એટલે એકવતા તો કરે આગળ તીક પડતી પણ વધારે લોબય બધા દેચાર 10 15 કરે જેવું લોબયની વાત છે દેતા દેતા કે તે આયા થોડાક દેવા કરી પરિ દે છે એની વાત સાચો કે ન સાચો ના લોબી વાત કરો છો બીજો ક્યાં લોબીમાં નો સરસમાં છે કે રામ લોબય નહી આગળ આવે તો હા આવી છે હા આવ સારું પડે હેરાન કરતો ચાર પાંચ દિવસ છે ફરી આમ છે ને બધા પ્રશ્નો લખજે બધા પ્રતિબેન કોઈ તમારું જુદું મરદાલ લાગે પ્રકૃતિ ભાવ તો બધા વગર જ નહીં પણ જુદી પડી શકે એટલે મરદાલ થઈ જાય મરદાલ એમાં જીવ કાય લીધો થાય મળદાલ થયેલી હોય તો ઇફેક્ટ તો રહ્યા કરે ને ઇફેક્ટાતા હોય તો હા હા લાગે હા દરેક જીવો હાવ ભાવ થી જીવે છે તેમાં ભાવ કાઢી લેવાનો હાવ ભાવ કેવા હતા કે ભાવ આપડો આવે એમ બધું આપડે જ્ઞાને આપીએ સર ભાવ કાય લે છે પછી મતદાન થયા છે અહંકાર દિનેશભાઈ પૂછે છે કે તો બીજાની આંખમાં તો પ્રકૃતિ બીજાની આંખ માં આપડી પ્રકૃતિ ભાવ નથી ભાવ હોય તો જ એમ દુઃખ થાય ભાવ ના હોય ને એટલો ભાવ હોય તો દુઃખ થાય દાદા અમારી જે જાગૃતિ થઈ હવે એમાંથી વાણી માં થોડો ફેર પડે કે નહી જે ભરેલું છે એ નીકળી ના જાય ત્યાં સુધી કેવી રીતે નીકળે આ જે ને કાઢવાનું નવું નથી જે જૂનું છે એ જ કાઢવાનું જો એ તો ઓપરેટિવ કારણ કે લેપેલા ભાવે દેવીતેરા સે ભાવે થાય કે કે આપણે માં શ્યાદ વાત આવે કે નહીં શ્યાદ વાત આવે કે નહીં આપણે કોઈને કોઈને વિશે અભિપ્રાય આ તો શ્યાદનો ભલે ભાવ કરે ₹2000 આવા પ્રગટ થાય હા હવે ભાવ કરી એક ને એક હા હા હું ખાતે આપણે થાઉં કરીએ એક એક કરતો તો આપડે કોઈ ને વિશે અભિપ્રાય કે કઈ પણ આપીએ તો મનમાં આપીએ અને બોલી ને આપીએ તેમાં ફેર કરો કે નહી તો જો ખરાબ થઈ ગઈ કઈ જા તો ફેર માં બારે ક બોલી ના પે ડિસાઈડ થાય થાય અ બરોલ્લી થાય રહે થાય પહેલા ઓન ડિસાઈડ પાછું કે કે પછી ક મને ના કરે તો પાછું ના પણ અન ડિસાઈડ કરે કીધું કે ધેર ઇઝ અ બેનિફિટ ઓફ ચેન્જ બેનિફિટ ઓફ ડાઉટ ઓફ ચેન્જ સમજ બટ લેક હા પણ મને બદલ નહી તો તો કે સક ના કરે તો તો બીક પડી તો પડી તો લેતા આવેલો અભિપ્રાય કાઢી રાખેલો સારો ને આવેલો અભિપ્રાય મગજ માંથી કાઢી રાખેલો સારો ને પ્રતિક્રમણ કરવું જોઈએ બહાર નીકળતા જાય છે જે અભિપ્રાયો એનો એનો ભય નહી રાખવાનો શું રહે છે એ જ આપડે જ્ઞાન છે આપડું જ્ઞાન તમારે ના રે ને એ રાત્રે આપડા હોય બાર વરસાદ પડતો હોય બરાબર આવડું મોટું ગુમ ના પાડે જૂના બે ત્રણ તેને જોયું બે ત્રણ જોયું પછી આમ કરવા માં પછી બધા સુઈ ગયા કોઈ બોલ્યો એવું ગયે નઈ બરાબર હાવ કેવાય કેવાય જોય નહિ જોયે એટલે ટૂંકમાં જઈ ગઈ અસર નથી હાવ ભાવ કેવા દેખાતા હતા ભાવ ખરાબ વિચાર આવ્યો તો મનમાંથી એનો વિચાર આવ્યો જોઈ ને તત પ્રતિક્રમણ કરેલું સારું કે વાણી બોલી પેલા દેવું પછી પ્રતિક્રમણ કરવું સારું એ બે સારું છો મનમાં ખરાબ વિચાર આવ્યો કોઈને માટે ખરાબ વિચાર આવ્યો તો તરત જ પ્રતિક્રમણ કરી લેવું એ સારું કે વિચાર આવે તો એને પેલા વાણી માં પ્રગટ કરીને પછી જાગૃતિ માં વિચાર આવતા ને હાથે જ એટલે બીજું રોપ્યું નહીં ફૂટે આપડે અમા લાયક નથી બરાબર શું કઈ નહી દાદા કોઈ વિચાર એવો હોય આવા અવાજ કરતો હોય તો શું કરવાનું દાદા કોઈ વિચાર એવો હોય કે મનમાં આપડે એક વાર રોક્યો ફરી આવતો હોય તો કરી દેવો કે ના પ્રગટ થાય થી નહિ થાય એ જોવાનું આપડે આપડે જ્ઞાન એવું હોવું છે કે પુરા આવ્યો તો જે ઉઘા જ વાત કરવાની વાત ફરી આવવાની ફરી કરા નહીં એ પણ કઈ નાખું આવડો થોડો થઈ ગયો પછી ના ઉખડે રી પછી નાખ્યા પછી ભાવજી ખાવાની જરાક છે તરંગ ચડ્યા એટલે ભાવ દેખા રહ્યા નહીં ચડતા ચોખ્ખા રહેલા એટલે એમની પ્રકૃતિ પહેલેથી જેવી ઘડાયેલી તમારા હાથમાં છે એવું કહે જે આપડે લૌકિક ધર્મ કે રિલેટી ધર્મ એમ કેવાય છે સંયમ લેવાની જાગી ભાવના જીતવા સંસાર લૌકિક ધર્મ જે કહીએ છે જીતવા આ સંસાર એટલે એ જે સંયમ એ મન વચન કાય ને સંયમ થયો ને સંયમ સંયમ લેવાની જાગી ભાવના જીતવા સંસાર સંયમ કેવાય મન વચન કયા છે ને કંટ્રોલ આપણ કો ગમતો નથી ને ના તમને શું થાય જોવાનું અરુણભાઈ ભલે કરતા હોય બરાબર એટલે છે ને પણ એ તો દાદા અક્રમ વિજ્ઞાન અને આપની કૃપા ને લીધે પણ માણસ કરતા થઈને જેમ ક્રમિક માર્ગ માં કરે ત્યારે હા એટલે એ સંયમ તો પછી આવો સંયમ જોઈએ છે જોઈએ છે એવું ચાર્જ કરે પછી બીજે ભાવે એવો સંયમ રેક્ટ રૂપે આપણું જ્ઞાન વધારે એવું બને નહીં નિકારી નિકારી ભાવ ઉપયોગ ના હોય જે બને એ જોયા દાદા સાચો ઉપયોગ કઈ રીતે રાખો એ સમજાવ એમ કે સાચો ઉપયોગ કઈ રીતે રાખો એ સમજાવો આજ્ઞા એ સાચો ઉપયોગ જ છે બધાત્મા પાંચ આઠ લાખ એ જ ઉપયોગ છે શું જેથી પછી વધારે જ્ઞાન ઉપયોગ પછી વધતો જાય અંદર અંદર અત્યાર સુધી સંસારમાં તો આત્મા વધતો સંસારમાં આત્મા આત્મા વર્તે એમનો ઉપયોગ બરાબર વર્તે છે છોકરો છોકરો હોય દૂધ તે જોયા કરે વાળ કરો આપડે તમારે હરીશ ભરી કેવું કે બાબા વાવો ની કસાઈ નહીં કરવા ઇમોશનલ નહીં આત્મા કાઢી લેવા પેલા ચીડાતા હતા તે હરીફ આત્મા સાથે ચીડાયતા તો હરીફી ચીડાતાીડાય વધારે હા તો આત્મા કાળી હરીફી ચીડાય તે મરદા ચીડેલું એ અમારે ઝાડ ના ભરે પેલો તો ના બોલતા હોય તો ઝાડ ભર્યા કરે મનમન મનમણ ક્રોધ કરતો હોય તો ઝાડ ભર્યા સમજાયું તમને પછી સાસો સંયમ સમજ ને બહુ મત ને એમ શારીરિક અને માનસિક સંયમ વ્યવહાર સંયમ તો આપડે જે માં રહેવું ને એ આપડો આપડો પણ સંય કયો જ્ઞાન માં હોય આગળ ક્રોધ મા અટકાવવો એનો આપડે જ્ઞાન માં રહીએ તો અટકી જાય બરાબર સમજાય ને એ ભાવમાં જ રાખવાનો દાદા એ સંયમ જે છે ભાવ સંયમ જવાનો એ સંયમ પણ એ ભાવ સંયમ જ હા ભાવ એ આત્મ ભાવ છે ભાવ તો શબ્દ જ નથી આપડી રીતે અક્રમ માં ભાવ શબ્દ જ નથી ભાવ એટલે હું ભાવી છે આપડો શબ્દ ભાષા એ છે ચાલ હા લઈ લેહ નવ પાંચ સત્યાસી સાંજે રામોલ બે હજાર it is only <coughs> no more betting to coming back we are in the sofa dada koi na punya eklaj baki raha hoy to na atma nu so jaye punya eklaj baki raha hoy to tu banai koi ne koi eklo rahe rehne itne hua puja so never has you yeah. people it will never happen you because human nature will also to always do something bad also. so there always have good and bad is together is <laughs> this okay. not happened anytime so far not, somebody is only married only there is always married and unmarried there be more married and less there the pasticad mixture there may be 2 to 5% bad always with it is always mixture કોઈ ને હોય નહીં સમજ બેવર વેલ્યુ ટુ well that it is is advisable to me to get close to god so that was to me that means pul pul dikana angati babo pul karana dikati babo see somebody who's uh, who's done is doing, doing uh, good deeds you know he will have the ego that i am doing good deeds and with that he creates papa also badly so ego is all so they never a person who is always There is only punya. it only ponya it's never happened it's not possible it's like uh, it's not